બે વસ્તુ સાથે મૂકવાથી બે વસ્તુ અવિનાશી આ દુનિયામાં છ અવિનાશી ચીજો છે છ ચીજો એ બે વસ્તુ સાથે અવિનાશી જઈ જાય પોતાના ગુ પોતાના હોય આવે ના આવે પાણી છે ને ના કેમ આવે પોને કરે શ્વાસ માટે કરેલા ચલાવી દે નહી લેવા નહી દેવા નામકતી નાધી થાય 7 વર્ષની તીન હતી 7 વર્ષવરે અને ગાડીને દ્વારા તીન હતી 4 કે 5 થઈ અંજા કરેલો છોટાથી વર્ગટી ન્યાયથી ગયો અને એથી સુયા છે કે પહેલા હવેલો બદલાવ આવે કે આવું થાય એનું પરિણામ આવું આવે દાદાજી બુદ્ધિ ભેદાંત ભેદ થઈ જાય ને ચાકી જાય પતિ માંગે ને એ બઉ બહુ મોટી પુન્ય બે તારે બેને છે ખરી અમારો આત્મા સાથે સંબંધા જોઈએ અમારો સંબંધ હોય આ સોફા તો બધા વિનાશી છે શું છે ત્યાં નવસારી ભેરબુ જુ તો પડે છોકરા મારી બેગમાં તારીખું નહી હાડી પાડી લે એટલે મારી તારી થઈ ગઈ કદાચ કદાચ મારી તારીખ છે તો આમ સ્લા કારણ કેશ્ચર લાગે છે કે હા આમ કેમ કે આપડે બાળકો આ આવું કેવું આ આમ કેવું છું આમ કેવું ક્યારેક આયો છે તારે અવસ્થા એને શંકા હોય બરાબર છે અને એની શંકા એ માધાન માર્ગે શક્તિ મારે સમાધાન એમને આવે અને આપણી શંકા નાશ કરનારી પ્રદર્શન એમની વિનંતી છે તો આપણે શ્રદ્ધાની વાત કરી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા છે અંધા એ કઈ પાણી પીએમ કરી શકે પાણી પીએ તો તપાસ કરી શકે બેઠું છે અને શ્રદ્ધાની મૂર્તિ પોતે જ હોય શ્રદ્ધા ની મનુષ્ય કોઈ વેરાયર કરે તે એ પોતાની ધગાની મૂર્તિ તરીકે બહાર નો નવો માટે સરકાર મને લોકો સત્ય સત્ય મારા જેવા પાડોસર જે કલાકાર હોય એનું જીવન સત્ય અને કલા સત્ય એક જ હોય અને જીવન સત્ય અને મારી કલા નું સત્ય આ પણ વેપારી હોય વેપારી હોય તો સાથે રહે એમાં એક વિરોધાભાગ છે વિરોધીતા છે આપ શું કહો છો એ દિવસે સવાલો બધા આવશે પછી આ સત્ય જોવા બીજા પણ આવે આ કાર બદલાતું ગયો કેવું મંદ ગણાય નું કપટ વસ્તુ ગયું એ કાર્ડ ને આવી રહ્યા સત્ય એક જ ફાયદા સત્ય તો એક જ હોવું જોઈએ પણ બંને સત્ય ને ધરાવનારા છે હવે જવું પડશે ત્રણ ચાર સવાલ છે અમે પાછળ ખાલી વાંચી લઉં છું ત્રણ ચાર પ્રશ્નો હું વાંચી લઉં છું એટલે આ પ્રશ્ન આબ જ પૂછાશે પછી એક માણસ એક પ્રશ્ન અને દુઃખી માં રહે છે અને સુખી માં બી ધ્યાન પણ રાખશે દરેક કારણ સુખી માં આપણે રાત્રે ઉના રાખી રાખી की तो प्रश् हजी जो सा युवा हजारों बधाए याद करता हो दादा ने याद करता बले, बले हो याद पेटी घबरू बैठा मैं क्या तो एक सूखे एक सके एक बड़ी बहुत એકાદ નોંધા પણ હોય ગાડીમાં મૂકવા આવ્યો ત્યાં આવ્યા હતા આ બધું બરોબર ચાપ કર્યા શબ્દો મારા હોય મારા શું એ જ વાણી સાથે છો આ આ સિનેમા થઈ ગયા છે વિરુદ્ધ બોલવામાં આવે તો સિનેમાનું વિરુદ્ધ બોલવા મળે જતો હિન્દુસ્તુ હિન્દુસ્તાનમાં અત્યારે ના જ કરવા માટે આયો છે કે જે મદદ દોડી રાખે કોઈ તો પણ જરૂર નથી હવે આ કરે છે આજે આઠ સાધનો સુધાર થઈ શકાય આ તો સાધનો સાધનો તો કીડાવવાની જરૂર નથી એ પણ ઉપકારક બની શકે કહીએ દુકાન કરું સર નો કરવો પડશે એ ધંધો થશે સુધારક પણ છે અને એ માધ્યમ જેટલું સીડી છે નવી એટલી સીડી એ સુધારા પણ છે એવી શક્તિ રહેવિ મારે ના એટલે પછી ખ્યાલ આવ્યો મને આ વિચાર આવ્યા હતા પડેલો મકાન મોટા મોટા રાજ અને થઈ ગયા એવા મોટા બિલ્ડિંગ કરતા ઓગણીસો એકોતેર માં બે હાજર પાંચ માં સ્થિતિ કારણ ઘણો વર્ષો છે શરીરમાં અંતર યુગાલા કરે એવું બને ખરું પાછા આવા જુદા સ્વરૂપે રાજા સારી આવે જુદા સ્વરૂપે રાજા સારી આવે એમ બનવું પડે રાજા ધન ઉપર વધારે કાયદા સમય ના પડે એટલે કાયદાથી ચાલી પૂછા નું અમુક માણસો ને લો લેવલ ના માણસો મોટી મોટા લેવલ સરકારી લોકો ને કાયદો જરૂર નથી તમારા પોલીસ પણ નયક લોકો માટે રાખવામાં આવે છે આપડે આપડે લેવા દેવા ને સક્રિય થયા છે બીજા બધા કેવી રીતે એ કેવી લેવાશે અને એ સમય મેં જોયું છે દાદા કેલમાં વસિષ્ઠ સિવાયના બાકીના ક્ષત્રિયો પાંચ ઋષિ મુનિઓ હતા ક્ષત્રિય અત્યારે જૈન અમુક તો બધા ક્ષત્રિયો ખરા જૈન માં એક અમારી અટક છેિય છે ના ક્ષત્રિય છે અગિયાર સાત થયા મારે કોણ હોયદારી તરફ સુધી અહિયાં આવ્યો બગાડી મૂકવા બાપે વડે ના દાદા ને આવડી લીધીઓ વાળા મારે મારા પર ભંગો થઈ જતા બસ આટલું કરી કે શું થવા આપડે અને નામ બનાવે બનાવે કદર કરું તું એમને તું રૂપાણી નથી કરો છે ના તમે શું જોતા લગાવતા બધા કઉ છું દાદાજી થયા પાવડર વાળા જો રહ્યા મારા પણ પાવડે લગાવતા ના લીધું મારો દાદાજી આપડે <laughs> <laughs> દોઢસો રૂપિયા ભાગ છે બીજું વખતે બે કલાક રૂપિયા બે કલાક નો પ્રોગ્રામ થાય છે લોકો કામ થઈ જાય બે કલાક લોકો પાછળ પડતા એને વખાણ કર્યા ને પણ હાજી હાજી એટલે પ્રકૃતિ નો નિયમ એવો છે એક વખત કર્મ નો ઉદય આવે એટલે પોઝિટિવ વસ્તુ હોય તો ઇન્કારી થઈ જાય પોઝિટિવ વસ્તુ અને ઊંધી બાજુ નો ઉદય આવ્યો હોય તો પણ વધ્યા કરે એવું ખરું કરવાનું જલ્દી આવો જલ્દી આવો નહી તો વિરોધ આઠમી નક્કી કરી નવ મી આવો જેવી રીતે એટલે એક વસ્તુ નો ઉદય આવે તો પછી એ બધા કરે એવું જે વસ્તુ નો ઉદય હોય તો માલ હોવો જોઈએ ફરી ઉદય માં આવેદય માં આવે ઉદય આવ્યું ખરાબ બાબત હોય તો સારી બાબત હોય કરી શકાય એ જેવો ઉદય આવે અને ઉદય હોય કરતું હોય પણ એ ઘટતું હોય તો એનો એન્ટ આવે ઘટે કરે એવો નિયમ ખરો ને એવો નિયમ એ નિયમ ને ખરો સમજી શકીએ જે ઘટવા મળ્યું છે ને તો ઘટી શકે આ વાત ને સમજે તો નાડી છૂટી પડ્યા પડતા સુધી આનું ચાલે ખબર પડી નાડી છુટી જતા સુધી આનું આ ચાલે શું નવસારી <schnell> આપડે કહ્યું આનું આજ જોયા કરેલું જ્યાં સુધી નાડી છૂટી પડી નઈ ત્યાં સુધી જોયા કર્યું જ્ઞાન થયા પછી ઉદય આવે તો ત્યાર પછી પણ નાડી છુટી છુટી પણ દાદા આ નારી છુટી પડી જાય છતાંય પણ વાણી આવી હૃદય અને સહજ ભાવી પછી ના પડે સ્પષ્ટ હોય પ્રતિથી નાડી એટલે કોને કહેવા માંગ નાડી એટલે આપણા મહાત્મા ચેતના નાડી વિભાગ કયો હા તો જ્ઞાન થયા એટલે કશું કયા ક્યારે જુદી પડી નાડી અને ચેતના ક્યારે જુદી પડી આ બધું સામગ્ર ખાલી એટલે બે પાંચ વર્ષો ની વાત છે લક્ષણ થયા એ વાત આપને કદાચ કેવાની રહી ગઈ એમણે એવું કહ્યું કે તમને એમ લાગશે શરીર ના એવા એવું આવશે બીમારી બધા ને એમ લાગે કે દાદા હેડ્યા હેડ્યા હેડ્યા અને પછી હું કહ્યું કદું થયું તમને કશું થયું દેખાય હું તો બધા દાદા આપણને હિંમત આપે એવું લાગે છે એટલે આ નાડી સુધી થતા પેલા પ્રકૃતિ નાડો નીકળેલો આવડા માં જે અવરું કરતા હતા એના ઉપર ફોટો પ્રતિ અને પણ વર્તન માં નતું વર્તન માં જતા સુધી તમે કેવો ઉપયોગ મૂકેલો દેવા દે ની આપડે બોલાય નઈ એ કરશે એને ઊંધો થઈ જ નાગું થવું છે તો આપડે આપડે અધિકાર બોલાય આપણને અધિકાર નથી ઊંધો થવું છે તું સારું કામકાજ એ ભેગું થઈ જાય અમને પેલી કરુણા ઉત્પન્ન થાય બધા મારી નાખ્યા કરુણા ઉત્પન્ન એટલે બઉ ગુનેગાર એમના ગણેશ હેતુ કરતા એટલે ગુનેગાર નહી કઉનો એટલો કે એ લોકો એ લોકો અમારે અમને તમે નુકસાન જ કરે છે ને એટલે ગુનો બઉ કોઈ ને કારણો હું આ પ્યાર બહુ મોટું ને કરુણા નું લોક ની કરુણા બધા બધા નહીં પેલો ગણા દાદા એવા ગઈ ગયા બીજું કુ कशुन प्रेडिक्ट करवाए नहीं मराई रीते काम करतु हे आ छुट्टी चेतना छुट्टी पड़ी गया पी शरीर जो आधी अवस्थाओं उत्पन्न थे ये कई रीते काम करतु એટલે કશું ભેલાય નહિ એટલે શું રોગ જ નહી પણ રોગ જે છે જોડે જોડે ઉત્પન્ન થતો હોય પાછલો રોગ નીકળે અને નવો રોગ કયા હિસાબ બંધાવાથી ઉત્પન્ન થાય નિરોગી મળી નિરોગી આવે નહીં રાખે શરીર ની ચેક નહી મન નિરોગી હોય વાણી નિરોગી હોય શરીર નિરોગી તમે પેલી વાત કરી ને હમણાં પાવડર લગાડ્યો તમે બોલ્યા અમારા દેખાવા માંડ્યો બોલતા હોય તમારું ચીપ ઘણી વખત તમે જૂના જુના પ્રસંગો કેતા હો છો આવું થયું બધા ડબ્બા કરતા હોય બસો માણસો ને ચિત ને તમે એ ખેંચી જાઓ છો એ બહુ અદભુત વસ્તુ છે તમારા હવે તે વખતે તમારું કેવું કામ કરતું હોય તમને પણ એ દેખાય ના ત્યાજ કરે આવું કોઈ ભૂલ નહીં આપડે પ્રજ્ઞા અચ્છા એટલે આ બધા વાતો પ્રસંગો એમાં બી પ્રજ્ઞા કામ કરતી હોય નથી યાદ ના થાય દેખવાથી દેખાય છે એટલે પ્રજ્ઞા એ કેવળ નો ભાગ છે તેમાં રહીને જોઈ ને કહીએ જે પોતાને પણ યાર છે રામ તો આવું પેલા જે પ્રસંગો આપ કયા કોઈ પણ પ્રસંગ કેતા હો છો તો એ પ્રસંગ તે ઘડી દેખાતા જ છે ને રાણી રાણી રાજ ઘટના બને અને દેખાય છે એમાં ચીપનું કાર્ય નિર્લેખ ભાવ માં રાખવું એ છે પ્રજ્ઞા વાણી ના વાળ આ વાણી મનોહર વાણી આ તમારી વાણી તમને હરી લેવું આપની વાણી તમારા જીતી હરી લેવું હા એવું કહી શકાય ખરું કે આ જે પ્રજ્ઞા ના આધારે આ બધું જોઈને કહેવાય રહ્યું છે એવું એ સાંધા ઉપર ચિત્ત નો ઉપયોગ છે એવું નહીં એટલે ચિત્ત આ બધા થી જુદું જુદું જુદું જુદું એ અનિવાસી ને બઉ ખુશ અને મન થયા ખરે કોઈ જગ્યાએ ગોડી પર માસ ભણ્યા એવું નહિ કોઈ જગ્યા બે મહિને અલ્લા ભરવા કેટલી બોલીએ કઈ ચૂકતો છે ના ચોકરા ગળી જાય હું ડાવાના ચોકરા ગળી જાય લેક પણ કે તે બરાવના કે નહી પર જો તે રે હવે ડાવ હશે અમે ધાનન એલકો તું એકને ધાનના કે મોટો મર એ પાહે તો નહી લે ડાવડ કે તો ભાયણો દરવા પર જાય હે રોક જો તોરે દ્વારા અત્યારે કઈક પડે તે જ હતું એવું જ કે છે તો હું એક વર્ષ એક મહિનો છ મહિના જોવું કે છોકરી પછી તો દુઃખી ના થાય તો એવું કે તારા તારે ચાલ લાંબો આમ લાંબો ના આમાં આજે ભડકાટ હોય એ કોને હોય અહંકાર નેહંકાર ને હોય ને હોય ને હોય એટલા દરેક ચીજ ભડકાટ વાળું થઈ ગયું હોય એ વસ્તુ ના ગમે ની કોઈ માણસ કે જીવ કોઈ પણ જીવ ના ગમે એનો ભય તે છે ના ગમતું થાય ના ફાવે બેસતો મને શોખ છે કોર્ટ માં તો ભય સુધી છે ના ભાઈ કઈ ભય પે જાય અને ત્યાં જવું ને પટાક પટાક મારે ભાઈ ફટાક આપડે ધાતીપડા થઈને આપડે ભાઈ ગયા છે ભાઈ આવું હાઈ ગયેલા ભાઈ ને સારા ભાઈ સાથે ભાઈ લાગ્યા છે ને બધું શોધખોળ ના ગમતું કરી ગમતું કરવા લીધેટ સારું છે આ પોલીસ ત્યારે ભાઈ લાગતો છે પોલીસ વાર ઘણા આપડે કરતા સારા હોય છે જ્ઞાન લે બનવા માટે કરવું પડે અને લોકો ના ખ્યાલવાનું ના ગમ તો ખાવાનું હોય ને નાગમ તો જયારે એ જ ખાવાનું ચીજરે કુલટી આવતી જાય એના કરે બઉ સરસ થઈ ગયું ખાતી પેલા ખાધો જ નથી કહે યા કરે પછી ભય ચિતને લાગે છે એટલે જયા કરે એટલે એ હિસાબે શું થયા કરે ના ગમતી હોય તો ગમતી હોય તો ગળી પછી થાય શું થાય દાદા નું જે દાદા દેખાયા કરે ત્યાં પણ દાદા બઉ ગમી ગયા એટલે dale